દા ભગવાન ના હસીમ જય જયકાર હો દાદા ભગવાન ના હસીમ જય જયકાર દાદા ભગવાના શસીમ જય જય કાર હો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 અસીમ જય જય કાર હો ભૂનાદા ભગવાન ના અસીમ જય જય કાર હો દાદા ભગવાન ના સિંમ જય જયકાર હો ભૂના દા ભગવાન ના અસીમ જય જય કાર હો ઓ ભગવાન અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાન ના અસીમ જય જયકાર હો ભગવાનના હસીમ જય જયકાર હો દા ભગવાનના હસીમ જય જયકાર હો ભગવાનના હસીમ જય જયકાર હો દાદા ભગવાનના હસીમ જય જયકાર હો અસી મ જય જય કાર અસી મ જય જય સચિિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ સારું કર આપણા દરેકમાં મૂળ મૂળ હવે વ્યવહારમાં એક પોતાપણું જેને કહ્યું છે દાદાએ એ પોતાપણાને લીધે દરેકને જેને કંઈક એક બે ગાંઠો કે ત્રણ ગાંઠો મોટી હોય કોઈને ચાર હોય અને ખાસ કરીને એક બે જ મોટી હોય છે એ દરેકે પોતપોતાની રીતે અંદરથી સમજી લેવાની અને એના એ ગાંઠો ગાંઠો કહીએ છીએ ગ્રંથીઓ એ કર્મની ગ્રંથિઓ એવી હોય છે એ જામી ગયેલી આપણી એના પર આપણે પ્રતિક્રમણો બહુ મારો રાખવો પડે જોડીને જોડે રોજ એનો આખો અભ્યાસ પૂર્ણ રીતે એને શુદ્ધ ઉપયોગથી એના પર જેમ જેમ રાખીએ દરેક જણ પોતે તો દરેકના મહાત્માનું મહાત્મા દશા ખીલતી જતી જાય બહુ સુંદર રીતે ખીલતી જતી જાય અને ખીલતી જતી મહાત્માની દશા એકબીજા જોડે મહાત્મા મહાત્મા સાથે શરીરથી વ્યવહારતી હોય છતાં પણ અંદરથી એ શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને બધાને ધીમે ધીમે ધીમે એ અભેદતા આવતી જતી જાય એકદમ તો અભેદતા આવે એવી નથી અભેદતા આવે પણ જેને જેટલે આવશે એટલે દાદાએ કહ્યું કે આ આખું આપણું જીવન છે પ્રાપ્ત જરા મળ્યું છે ને ધર્મ પ્રાપ્ત થઈ છે તો આજ્ઞા ધર્મથી આ જીવી જવું એ જ આ આટલો લક્ષ્ય આખો અને પછી તો એના કારણે આપણને જે અંદરમાં સમાજના બધા અંશો કેવાર દર્શન રહેવું એટલું સહેલું નથી પરંતુ મોટાભાગના અંશો જે જૈન સમાજમાં ખાસ ઉજવાય છે તે અને આપણે અહીં આગળ આ જ્ઞાનાત્મક પ્રકારે અને જ્ઞાનાત્મક પ્રકારના વ્યવહારના જીવનમાં આપણે બધા માટે જે ભારતમાં નવ નવ જગ્યાએ આ પર્યુષણ પર્વ આઠ દિવસનું ઉજવાય છે સુંદર રીતે એમાં એ જ્ઞાનાત્મક રીતે આજે ઉજવાય એવું બનવું મુશ્કેલ છે એ ભગવાનના વખતમાં બનતું તેવું આ બને એવા છે એટલે એનો ખૂબ ખૂબ લાભ લેવો બધાએ બહુ સારી રીતે અને આજે આ બહુ પ્રસંગ છે ત્યારે બપોરે બધું પ્રતિકમણ એનું કરાવશે જે હશે તે વખતે ઉપયોગપૂર્વક બધા રહેજો દરેક જણ પોતપોતાની અંદર અને એકબીજાના આટલે ભેગા થયા હૈયે તો અંતરથી જે બધા ભેગા હોય દરેકને પોતપોતાને ખ્યાલ હોય કે આ આના માટે આમ તેમ તે અંદરથી આલોચના પ્રતિકમણ પ્રત્યાખ્યાન લઈ અને એ કરી બધા પોતપોતા ખમાવી લેવાનું અને ખમી ખોદવાનું ક્ષમા આપવાની અને ક્ષમાને પ્રાપ્ત કરવાની શું આજે ખમાવીએ છીએ બધું એક ચાલો આપણે આપણા સંપત્તિ સાહેબ છે કંઈક સૂચના કરે છે સાંભળીએ સૂચના તો નહીં આજે ત્રણ ત્રણ દિવસ કુદરતી ભેગા થયા છે એટલે બે તો રેગ્યુલર હોય છે આપણે ગણેશ ચતુર્થી સંવત્સરી અને કુદરતી તારીખ પ્રમાણે દાદાનો જી જન્મ કુદરતી આમાં કશું નહીં બસ હવે ખાસ તો હું દાદા એમની દેશના શરૂ કરે એની પહેલાં જે બધા મહાત્માનો ભાવ મને કીધું મારો ભાવ છે તો દાદા આ કાર્યક્રમ શરૂ કરતાં પહેલાં અમારા બધાની જ હૃદયથી ભાવના છે કે અનંત અવતારની અમારી આ ભટકામણ એ જાણે અજાણે હું મારી સમજણની વાત કરું છું દાદાજી તીર્થંકર ભગવંતો જ્ઞાની ભગવંતો અને સત્પુરુષોની જે પણ જાણે અજાણે અવિનય અવિવેક કે વિરાધના કરી હોય એના ફળ સ્વરૂપે છે દાદાજી અને કુદરતી કંઈક પુણ્યના આધારે બધા જ મહાત્માઓ દાદા ભગવાન કે આપને મળ્યા દાદાજી અને મારો એવો અનુભવ છે કે દાદાજી પ્રત્યક્ષ પ્રગટ જ્ઞાનીમાં ભૂતકાળના દરેક જ્ઞાનીઓ સમાય છે તો હૃદયથી દાદાજી અમે બધા પાંચ કે દસ મિનિટ આપણી માગીશું અને બધાને વિનંતી કરીશ આપણા નિમિત્તે આપણા થકી દાદા ભગવાન કે કનુ દાદાજી માટે આપણે કંઈ પણ જાણે જાણે આપણા મન વચન કાયાથી અભિનય અવિવક થયો હોય તો આપણે આજે સૌથી પહેલાં આપણી તરફથી આપણે દાદાજીની પાંચ મિનિટનો સમય આપ્યું દસ મિનિટનો ફક્ત જ્ઞાની માટેની આપણી જે પણ કંઈ ભૂલો થઈ હોય એ દાદાને યાદ કરીને આજે દાદાને આપણે સોંપીએ દસ મિનિટનો સમય છે એટલે હું જય સચ્ચિદારાને કહીશ તો મહાત્માઓને જરા લઈશું દાદાજી દસેક મિનિટ અમે ફક્ત જ્ઞાની અને આપનું પ્રતિક્રમણ કરવા માગીએ છીએ એક જગ્યાએ બેસીને દાદાજી અમારો ભાવ છે દાદાજી ચોક્કસ અને આ પ્રતિકમણની વાત એ છે કે આપણું આજ્ઞાધર્મીય જીવન બધાનું જીવાતું જાય છે મહાત્માઓનું જેને જ્ઞાન મળ્યું નથી તે સત્સાધનોથી બધા જીવે છે એમાં પરોક્ષ રીતે આજ્ઞાધર્મ આવી ગયો છે સત્સાધન એમાં ભગવાનની હાજરીમાં ગૌતમ સ્વામી જેવા પ્રખર પુરુષ એમને પણ જ્યારે એમની ભૂલ એક સમજાય છે આનંદ શ્રાવક આગળ ત્યારે ભગવાન પાસે હકીકત જાણ્યા પછી ભગવાનની આજ્ઞા થાય છે કે તમારે પ્રતિકમણ કરવું જોઈએ આનંદ શ્રાવકનું શ્રાવક છે એટલે તમે કરે નથી ભૂલ તમારી છે તરત જ સ્વીકારી લીધી અને આટલા મોટા સમર્થ મુઠા છતાં બચ્ચાના બચ્ચા જેવા થઈને એમને ત્યાં આલોચના પ્રતિક્રમણ કરી લી કરી અને એ જ અવસર છે આપણને આ કાળે અને આ બહુ સુંદર ઉપયોગ કરી લો બધા ઘણી સારી રીતે અને આજે યોગાની ગણપતિ સ્થાપનનો પ્રથમ દિવસ છે પાછો ગણપતિ સ્થાપન એટલે આજ્ઞાધર્મ જીવનારા બધા જે શુદ્ધાત્માના અનંત ગુણો છે એમાંથી પ્રમુખ જ્ઞાન અને દર્શન અને પોતાનું અનંત સુખ અને પોતાની શક્તિઓ ખીલે સુખનું વર્ધમાનતા સુખની થતી જતી જાય તેમ તેમ આપણને એ તપ કલ્યાણક કલ્યાણક શબ્દ તો આપણે બધા માટે ના વપરાય તો તીર્થંકરો માટે વપરાય છે પરંતુ એ તપ અને તપનું તપસ્ચરણ કહે છે અને એક એક ભાગ છે આખો ચાર પ્રકારના અનુ એ તપમાં બહુ સારી રીતે આપણે સમજીને રહીએ એટલા માટે આજે આપણે બધી જ રીતે એકબીજા અમે પણ આપ સૌના અને ખાસ આપતપુત્ર બધા જ અને કોઈને ખાસ કહેવાનો જ પ્રશ્ન જ નથી બધા આપણે સરખા છીએ તો અમે પણ હૃદયથી આપ સર્વની મનથી વાણીથી અને કાયાથી અમારેથી જાણે અજાણે જે કંઈ અને અમને ખબર ના પડી હોય એવી અને આપણને લાગ્યું હોય આપણને અસરો કરી હોય એ બધી ભૂલો વિશે અમે બધી સ્વીકારી લઈએ છીએ અમારો તો સ્વભાવ છે દાદા પાસે એક જ સમજ મળી કે જે બને છે એ સ્વીકારી લેવું બીજું કાંઈ જ નહીં પરંતુ આ શરીર લઈને ફર્યા છીએ એમાં આપણે આ શરીરની સમજણો બધી છે એમાંથી નીકળીએ છીએ જેને ભોગતા ભાવ કયો છે પણ એમાં પણ સૂક્ષ્મતા એ આપણાથી કરતાં ના થાય એ બધી જાગૃતિ રહે એના માટે અમે આપને ખાસ આજના દિવસે અનુરોધ કરીશું અને અમે તો અમારા માટે આ છપ્પન વરસથી આ કનુભાઈ જોડે આ જ રાખ્યા કર્યું છે પરંતુ છતાંય ભૂલો થાય જ ભૂલો થયા વગર રહે જ માણસ છે માત્ર ભૂલ થયા વગર રહે જ નહીં અને દરેક ભૂલોના પ્રતિક્રમણ આપણે કરવા જ ઘટે તો આપ સૌ માટે અમારે જે કંઈક આપણે જાણે અજાણે ભૂલો ચૂકો થઈ છે કંઈ તે બધી ભૂલો ચૂકો અને આપણા જેને જેને કંઈ અસરો પડી હોય બધા માટે અમે આલોચના કરીએ છીએ દાદા ભગવાનની સાક્ષીએ એનો ખૂબ પસ્તાવો કરીને બધાના શુદ્ધાત્મા તે પાસે મા ક્ષમા માગીએ છીએ અને અમારો તો નક્કી ભાવ કાયમનો છે અને આજે વિશેષ ભાવે અમે એ નક્કી કરીએ છીએ કે અમારે રહ્યું સયું ક્યાં પણ કોઈના ભેદ દ્રષ્ટિ હોય એ બધી નિર્મૂળ થઈ જાય એના માટે આપ સૌના આશીર્વાદના અમે વૈલાસિત છીએ સૌના આશીર્વાદ આપજો અને સચ્ચિદા આમાં દસ મિનિટ ગણવાની હોતી નથી દસ મિનિટનો અર્થ જુદી રીતનો થાય છે એને એ રીતે લેવો તમારે એ વ્યક્તિગતમાં ચાલ્યું જાય છે વ્યક્તિગત વ્યક્તિગતમાં અને સામૂહિકમાં તો દાદા ભગવાનના અસીમ છે જે કવર એક જ વસ્તુ છે આકારના વિશે બીજું રહ્યું નથી ખસું આ ખાસ રાખવો બધી રીતે ચાલો જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચિદાન હવે આ દેહનો પર્યાય છાસીમાં આજના દિવસે શરૂ થાય છે છાસીમાં વરસનો પર્યાય શરૂ થાય છે અવસ્થા ચાલુ થાય છે આજના દિવસે તેમાં આપ સૌના આશીર્વાદ અને અમે જ અમારો બહુ સારી રીતે મહેશજી વિતરાગ ભાવે સતત ઓડિશન અમારું થયા કરે અને ઓડિટેડ થયા કરીએ પોતે જ પોતાથી એવો અમને આશીર્વાદ આપજો તમે તો ચાર્ટર્ડ એકાઉન્ટ સાહેબ છો પંડ્યા સાહેબ છું બધા આપ સમજાય ને એટલે એનો કાગળની જરૂર નથી હોતી સહીની જરૂર નહીં લખાણની નહીં કલમની નહીં કશાની જરૂર નથી આપણા જીવનનું આપણને રોજનું સરવૈયું સમજાય તેના માટે આશીર્વાદ આપજો અમને બધા આપસને અને આ જેટલો દેહ ચકવાનો હશે એ સર્વસમય માટે અમે આપ સૌના થઈને રહીએ બસ એ જ અમારો ભાવના અમારું જે આજ્ઞાધર્મનું કર્તવ્ય અને અમારું જીવન એ છેલ્લા શ્વાસ સુધી બની રહેશે અમારી જાગૃતિ એટલી જ કે આમાં પ્રકૃતિ કોઈ દઉં કોઈ ના કંઈ મારે પ્રકૃતિ આગળના ભાવથી દેખાઈ ગઈ વસ્તુ જુદી હોય પણ કોઈને દેખાશે નહીં અને દેખાય તો અમને જરૂર કહી શકે છે કે આપના પ્રકૃતિના અવસામાં દેખાય છે અમને ખાસ કરીને જય સચ્ચિદાનંદ ચાલો બરાબર સાહેબ આપતો બધું ચાલો બસ સચ્ચિદાનંદ શું છે હવે બોલો આજે આપણે થોડી વાર આવ્યા છીએ એક ખાસ વાત કરું આપને કે અમને અમેરિકામાં જાણવા મળ્યું કે આપણા દાદા ભગવાનનું સર્વપ્રથમ જ્ઞાન પામવામાં અમારાથી પણ આગળ એમાં રણછોડભાઈ સાહેબ આવ્યા છે ત્યારે દાદાની સાથે બેઠા છે તે અને એવી રીતે દાદાના કુટુંબના બે મહાત્માઓ એમાંના એક ભારુભાઈ જેઠાભાઈ પટેલ જે દાદાના કુટુંબી થાય બીજા આપણા અરવિંદભાઈ ત્રણ અને એક સુભાષભાઈ દાદાના પડોશી હતા એ ચાર અમારા રસિકભાઈ પાંચ એ ચંદ્રકાંતભાઈ છ આટલા છ સાત જણ હતું પછી અમે આવ્યા એટલે એ ભાનુભાઈનું તમને બધાને તો ખબર છે અમને ખ્યાલ અમને અમેરિકામાં સંદેશો મળ્યો કે એમનો દેહાંત થયો છે એમના દેહનો અંત આ બહુનો આવ્યો એવું જાણવા મળ્યું એ ભાનુકભાઈ આપણે જે નિશ્ચય વ્યવહારની ચરણવિધિ બોલીએ છીએ એના ઉદગાતા એ પોતે અને એ જ આખી ચરણવિધિ દાદા ભગવાનના આશીર્વાદની કૃપાથી આખી આપણા પહેલાં સંગપતિ ખેસિભાઈ સાહેબના માતાજીના ભાવથી ભાવના કર્યું એમને કે દાદા પુસ્તિકા રૂપે છપાઈ તો એ કામ કરીને બની ગયું હતું સર્વપ્રથમ અને દાદાએ અક્ષરે અક્ષર મરોડે મરોડે દીર્ઘ રસ્વ કાનો માત્ર સાથે ઉપયોગથી જોઈ છે અમે એ પ્રત્યક્ષ જોઈ છે આ એવી રીતે અરે પછી ફાઇનલ પ્રિન્ટ થયું છે વિચાર કરજો આપણને કહેવામાં આવે છે કે નિશ્ચય વ્યવહાર ચરણવિધિ તમે વ્યવહારથી જે વાંચો છો ત્યારે તમારા શુદ્ધાત્માના લક્ષ્ય સાથે વાંચો છો અને એ અક્ષરે અક્ષર પર બધી રીતે તમારો આખો ઉપયોગની ગોઠવણી કરીને પ્રમાણે આખું તમારું શરીર સાથેનું સંલગ્ન જે ચિત્ત છે તે હજુ પણ આજે અસંખ્યાત ભાવમાં હજુ બધે જ્યાં અંદર ને બાર બધે જઈ રહેલું છે એ આખું ક્ષંખે અને તમારું આપણને શુદ્ધ ચિત્ત પ્રાપ્ત થયું છે એ શુદ્ધ ચિત્ત સ્વરૂપે ધીમે ધીમે ધીમે અવાસિક નહીં આવી શકાય નહીં આવી શકાય એ ખાસ કાળજી રાખવાની છે અને મહાત્માઓ પણ એ બધી રાખે છે આપણે બધાએ રાખવાની છે આ કાળજી અને એ ચરણવિધિ હજુ પણ તમને સમય લાગે તમને જો સમજવું હોય છે તેમ યથાર્થ તો એ પ્રયોગો તમે ચાલુ કરી દો બોલી તો જઈએ છે વાંચી તો જઈએ છે બધું છે પણ એ પ્રયોગો રાખવો એ મોટો પ્રયોગ છે ખ્યાલ કરજો પ્રયોગ છે ઘણો મોટો જે જ્ઞાન દીક્ષાનો અભયદાન પ્રાપ્તિનો પ્રયોગ છે દાદા ભગવાન થકી અને ચાલે અત્યારે જે હોય તે એમાં એ પ્રયોગ મુખ્યત્વે એ જ છે અને એ પ્રયોગમાં જ્યાં સુધી એ પ્રયોગનો લાભ જેમના પુણ્યનો યોગે જેમને મળ્યો હોય અને એમની જવાબદારી સ્વીકારાઈ હોય એ બધી જ એમની આત્યંતિક મુક્તિની ત્યાં આગળ આ પ્રયોગ સંપૂર્ણપણે સફળ થાય છે એ સિવાય પરોક્ષ ભાવે એની રીતે કામ કર્યા કરે છે પરોક્ષ ભાવ તો હંમેશા ચાલુ જ રહે છે જ્યાં સુધી આ એકવીસ વર્ષ પૂરા થશે ત્યાં સુધી એ ચાલ્યા કરશે પરોક્ષ ભાવ પરંતુ પ્રત્યક્ષ સમજીએ અને પરોક્ષ રીતે ચાલે એવું બની શકે છે બને એ કાળ તો રહ્યા જ કરવાનો હંમેશા રહે એટલે આટલી કાળજી રાખજો બધા અને એ ભાનુભાઈનો ધ્યાન થયો એના માટે પહેલાં પહેલું આપણે બધાએ અહીંયા કર્યું હશે મને લાગે છે તમે પ્રાર્થના કરી લીધી હશે કંઈ ગયા થઈ ગઈ છે બસ આપણે દિલથી એમને શ્રદ્ધાંજલિ આપજો આજનો પવિત્ર દિવસ છે આપણો અને સંપૂર્ણ પ્રત્યક્ષ નજરે જ દેખાય એવી સમાધિપૂર્વક એમનો દેશ છૂટ્યો આ બહુ સમજવાનું છે પ્રત્યક્ષ સમાધિપૂર્વક છૂટ્યો એવું અને પેલા રણછોડભાઈને તો આમ જ સમાધિ રહ્યા કરે છે સતત રહ્યા કરે સમાધિ શું છે એ દાખલો સમજવો એ સહેલું નથી આપણે જેને પગ ભાગ વ્યવહાર આવ્યો છે બધું છે બરાબર છે પરંતુ એ વ્યવહારમાં ધીમે ધીમે સમજે વિકસતી જતી જાય તેમ તેમ આપણી સમાધિ પૂર્ણ દશાથી આપણું જીવન જતું જતું જાય હમ શરીર તો છે શરીર એનો ભાગ બજાવે આગળ રહેવાનું નથી હમ પણ સમાધિ બહુ મોટી વસ્તુ છે ઘણી મોટી એટલે આ જૂનામાં તો અમારા રસિકભાઈ બહુ સારું લખે પણ મેં એમને કહ્યું છે તમે મને બતાવજો તૈયાર કરીને અને પછી આપણે સંગપતિ સાહેબને મોકલી આપીએ અક્રમ વિજ્ઞાનમાં આપવા માટે અને એમનો ફોટો લઈ રાખજો આટલું કામ કરજો તો જય સચ્ચિદાનંદ આ મહેશ આનંદજી આપે શું આપ્યું આ એક મિનિટ બીજું કંઈક છે આપણે કોઈને વાતો કરવી હોય તો કરો થોડું આપણે દસ ને પચાસ થઈ છે તો કેટલું છે અહીંયા સાડા બાર વાગ્યા સુધી છે ગોઠવણી કેવી છે સામાયિક પ્રતિક્રમણો પરમાત્મા પ્રકાશક પૂર્વોત્સવ વંશરાજજી આપણું આ અહીંયા પર્યુશન કેવું સુંદર જાય છે પરમાત્મા પ્રકાશક પર્વોત્સવ બહુ સુંદર પ્રયોગ થયો છે આપણો આ રીતે જ ચાલે છે બધો શું અને અક્રમ વિજ્ઞાનમાં એ રીતે જ આવે છે ને હમ પણ પ્રકાશક પરમાત્મા એ બહુ સુંદર રીતે પંદર સોળ અને આજે સત્તરમી સંવત્સરે પહેલા શક્તિ માટેની પ્રાર્થના પહેલા દિવસ એવા સારું રિલેટી રિયલ જોવું નાનપણથી અત્યાર સુધીના બારમા માં જુદ ભૂલોનું ઉપરાણું ગું ઉકેલવી ફાઇલેક સાથે વાતચીત સારું વ્યવસ્થિત શક્તિ કરતા અને સંભાવ નિકાલ એ બે લો અભાવ તિરસ્કાર એટલે એમાં ભાવ હિંસાનો શબ્દ આવે શીખલું હિંસા બાબત લખીને એમાં ભાવ શબ્દ વાપરવો અને પહેલા બે ભાવો છે હિંસક અને પીડા ભાવો એ દ્રવ્ય અહિંસા છે આપ સમજ્યા પેલા દ્રવ્યમાં ચાલ્યું જાય છે અને દ્રવ્ય ભાવ હોતું નથી અહીં આગળ આપણે દ્રવ્યથી મુક્તિ પામ્યા છીએ અને એટલા માટે આદ્યમસ્કાર એટલે તમારે આપતા પુત્રોએ જરાક ઝીણું પૂર પાડવા પડે ના હોય તો સમજીને પછી એટલું સમજો સમજાય છે હું જૈન છું એટલે ખાલી હિંસા શબ્દ એવો નથી ચાલતો સમજાયું વિજ્ઞાન સમજવું પડશે વિજ્ઞાન વિજ્ઞાન ખાસ કરીને દરેક શબ્દના અર્થ હોય છે શબ્દાર્થ હોય છે અને શબ્દનો અંતિમ અર્થ પણ હોય છે ત્યાર પછી પરમાર્થ સમજવાની શરૂઆત થાય છે અને સમજતો એનો બહુ લાંબો પ્રોસેસ છે આખો ઘણો લાંબો તેમ તેમ ધીમે ધીમે વિકાસ થતો જતો જાય સમજાયું ધીમે ધીમે આપવું મહાત્માન કારણ કે તમારી જવાબદારી છે દાદાએ તમને સોંપ્યું નથી એવું અમારા મહેશ કહે છે અમે તો આપતો પુત્ર અમને આટલું જ કહેવું છે એવું છે ના પણ સંઘ સંઘ તમને પકડી રાખે તો સંઘને તમારો લાભ તો થવો જ જોઈએ ને અને કરી રહ્યા છે આજે અમે જોઈએ છીએ કે એક આપતાપુત્ર કોઈ જગાએ ઠરીઠામ બેઠેલા નથી તમે જોજો આખું ભારત ફરી વર્યા છે લોકો ખૂણે ખાંચરે દરેક એમની ગોઠવણી કર્યા પ્રમાણે બધે જ જાય છે પરંતુ આપણે પણ એ જોવું પડે કે એમની સંખ્યાને બધું જોતા એ જોતાં આપણે પણ એ વ્યવસ્થિત ગોઠવણીપૂર્વક એ બધું થાય તો બધાને સખો લાભ મળે ગોઠવણીપૂર્વક હમ કારણ કે એમને એમના પોતા માટે પણ એમનો સ્વાધ્યાયનો સમય કાઢવો જોઈએ ને એ બધું ખરું કે નહીં હમ એ પછી એ ગોઠવણી એમને કરવાની રહી કે જો આવું છે આમ છે તેમ છે આટલો સમય અમારો મુક્ત બધા માટે બાકી અમારે અમારું પોતાનું કલ્યાણનું બધું જોવાનું છે સ્વાધ્યાયથી જોવું પડશે કે ચાલ નહીં ચાલ થઈ ગયું થઈ ગયું છે એટલે તિરસ્કાર ચાલો બરાબર બહુ સારી વાત છે અને આજે સત્તરમી તારીખે જનરલ પ્રતિક્રમણ કેટલા સમયનો છે એમાં સમજાવશે એકાદ કલાક પછી બેસીને એક ગૂંઠાણું બધા અને અડધો કલાક સામે સામે જે પોતાનું રૂણા દર વખત બહુ સુંદર બહુ સુંદર સાંજના સાડા ગુણસ્થાન મળશે કલાક મળશે દરેકને પોતપોતાને તેમાં આપણે આખું ઉપયોગપૂર્વક આપણે અંદર રહેવાનું તે બધું અને પછી તો તો આપણા ભાવ સાથેના દ્રવ્ય પ્રતિકમણ એકબીજા સાથેના થાય સમજાયું ને એકબીજા સાથેના આમાં બધા એ તો તમે દર વખત કરો છી રીતે કરી લેજો અને આવી નવ જગ્યાએ પર્યુષણ પર્વ બહુ સુંદર રીતે ઉજવાય છે નવ નવ જગ્યા નવ જગ્યા કેટલી નવ છે હું માનું છું નવ જગ્યાએ બહુ સુંદર કહેવાય અને મારા મારી સમજમાં પાંચ સ્ટેટ રિપ્રેઝેન્ટ થાય છે સ્ટેટ પાંચ એવું લાગે છે સ્ટેટ ખરા કે નહીં એ ચાર સ્ટેટ છે ત્યાંથી સાઉથ ઇન્ડિયાનું આવી ગયું ને સાઉથ ઇન્ડિયાનું આવ્યું હૈદરાબાદ આવી ગયું રાજસ્થાન આવી ગયું પછી દિલ્હી આવ્યું દિલ્હી છે એ તો રાજસ્થાનમાં ગયું મહારાષ્ટ્ર એક બે ત્રણ ને ગુજરાત ચાર ચાર સ્ટેટ આવી ગયા ધીમે ધીમે બધું વધતું વિકાસ જતો જાય છે પછી દિલ્હી આવશે ઉપર બધું જશે તમારે એટલે આગળ જવું તો પડશે જવાશે જવાશે કે ગોઠવાશે બધું ગોઠવણી તમારે આપવાની સંઘને અને સંઘ બધી વ્યવસ્થા કરે ખરું કે નહીં સંઘનું કામ એટલું છે બધું તમારી પાસે પૂરું બળા તમારું બધું બધા લોકોનું બધા કામ કરે પણ ગોઠવણી તમારે વ્યવસ્થિત રાખવી પડે અંદર અંદર હ ક્યારે મળ્યા છો કો મને આવે બધા પરદેશથી હોય જ આવે બધે પછી મળવાનું નક્કી રાખશો કોણ માથેલ્યા છે તમે તો ત્રણ જણ છો આ તો આમનું કોઈ સાબરા નહીં પાછું હે શું કહ્યું શું કહ્યું તમે સંઘ તરફથી વિનંતી કરો હરેક આપતા પુત્રો આપો બધા સાથે આવ્યા એ બધાને કહો કે આપણે કેટલા કેટલા દિવસ છે બે દિવસ 5 5 6 6 ના આવે ને બધા મહાત્મા કેમ લાગે છે એવું રાખ્યું અને મંગળવારે કરવાની ભાગી જ મળીએ જરૂર મળીએ આપણે અને બે દિવસ રાખીએ તમે ટાઈમ નું બધું ના રાખશો કારણ કે એ બહુ અગત્યનું છે ટાઈમ બધું ના હોય આમ તેમ સમજાવ્યું કે નઈ ચાલ કરજો તમે સંત મુખ્યત્વે ત્યાં આપણે કોઈ કડક કાયદો કેવું ના રાખવાનું હોય બહાર ઘણી ખરી ગોઠવણી કરી દેવી પછી તો સમય આમ તેમ થઈ જાય ને ઘણું ખરું બને છે એવી રીતે ચાલો આ હે મને જોયું મેં બે બે જોયું બંને મેં જોયા એટલે આ બધા કયા સંબંધી છે તે અને આ બાજુના જુદા બંને બપોર પછી કર્યું આ બધું બહુ સુંદર કહેવાય ઘણું સુંદર કહેવાય આ બધું શું છે કે આ તમે ટૂંકામાં વિષય લખી નાખ્યા પણ પછી સમજ આપવી પડે તમારે હા આ હિંસા સંબંધી છે અબ્રહ્મચર્યા સંબંધી છે પ્રકૃતિનો ફોટો પાડવો એ બધું કેવી રીતે સમજ આપવી પડે એટલે એટલું પ્રેક્ટિસ પડે એ સ્વાધ્યાય કહેવાય છે એ એ સ્વાધ્યાય કહેવાય છે એ પછી ઘરમાં તમને ધીમે ધીમે ધીમે આખા દાડામાંથી કંઈ સમય કાઢીને બધું કરી શકો છો બધા જ એવી રીતે થાય બધું સમજાયું જનરલ પ્રતિક પણ વાણી હિંસા અબ્રહ્મચર્ય બધું બહુ મુખ્ય છે બધું અને ડિસ્ચાર્જ કસાયો એમાં જેને જે પજવતું હોય તે બધું કસાયો તો કસાયો જ છે ડિસ્ચાર્જ બધા ચારે એવું બાકી છે એમાં કોઈ આમ તેમ કરવું મુશ્કેલ છે કોઈને કારણ કે પોતે પોતાને જોઈએ તો કેમ સમજ પડે સહેલું નથી ધીમ બહુ ટાઈમ લાગે છે એમાં એ તો બરાબર છે સારું બહુ સુંદર ગોઠવણી બહુ સારી થાય છે અને હવે ધીમે ધીમે જેમ જેમ સમય છે તેમ વૈજ્ઞાનિક રીતે બધું થતું જાય છે વિજ્ઞાનિક ચાલો જય સચ્ચિદાનંદ નિમિત છે પછી આ લોકો ને ધીમે ધીમે જો તૈયાર થતા હોય એ તમારી કોલેજ માં જોવાનું તમારી તે લોકોને બોલાવી અને પરીક્ષાઓ લેવી પડે બધી નક્કી કર્યું છે આ તો તમે ત્રણસો એક જણ સાંભળે પછી પોતાની રીતે કર્યા કરે છે આવું ના જોઈએ ઓર્ગેનાઇઝેશન કરો વ્યવસ્થિત આ ત્રણ બોલ્યા છો તો તમે બધા પહોંચી વળશો તમે બધા આપતો પુત્રને વાત કરશો હા ભેગા થઈશું તારે કરજો વાત બધાને સમજ હા ચાલો ચાલો જય સચિદાંદ ંગી આજે અમે તમને કહીએ આજનો દિવસ છે તો જો દુઃખ થાય તો કહી દેવાનું કે કપડા દાદાએ કહ્યું છે કે કાયદો કંઈક આગ્રહથી નથી કહ્યું પણ એની પાછળ કંઈક કારણ તો હશે ને જ્ઞાની પુરુષના શબ્દો નીકળે કંઈક તો હશે કે નહીં અને આપણને છ છવી છવી વર્ષના વાણાવાણાં તો એ જો પકડાય નહીં તો શું કરવું આવે પકડાશે એવું લાગે છે ના પણ પછી તારે ભેગા થવો તો કરજો કંઈક આવી એ કોડ સરખો હોવો ઘટે સમજાય છે ને અને એ આપતા પુત્ર પોતાના હિત માટે છે જો આ વાત પકડાશે તો તમને બહુ મજા આવશે હિત માટે બહુ છે મોટી વસ્તુ અને આ લોકોને તો તમારી કોલેજમાં પાસ થાય જુઓ બધા ભેગા કરીને દરેકે બેસીને દરેકને એક એક લઈ લેવાના તમારે એવું તંત્રની ટીમ અને પછી બધા ભેગા થઈને નક્કી કરે તમે જ લોકો એમાંથી પાંચ હજારની કમિટી બનાવીને કરો નક્કી કરો પછી એગ્રી તો અમને કેવું વેસ્ટ છે એવું બધાને થઈ શકે ધીમે ધીમે તો જ કામ નહીં તો થશે નહીં આ તો સમજાયું ને ચાલો હવે હવે શું આગળ કરી શકો પદ બોલો કોણ બોલે છે તું છે સરીણી પાના નંબર ચાર જી હાંતને ચક્કસ જી હાંત મોડું અડાડ્યું શું થયું અરે છોકરો આપતા પુત્ર થવું છે એને મેળો અવાજ જશે તેઓ બધી શરીરની જોડે ધીમે ધીમે અવાજ મોટો ધીમે ધીમે જી હાંત રો ગુડ ઓડીયો કારણ દાદાની સિદ્ધિઓ વે કાર સિદ્ધિ આહા અક્રમજ્ઞાન કદીના શોણિયો ક્રમ જ્ઞાન કદી ના ખરીઓ વરતે કારણ દી સિધિઓ વરતે ક્રોધ લોભ માયા વૃત્તિ ક્રોધ લોભ માયાની વ્રિ ઓ પોતાની પ્રતિષ્ઠાથી કુમૂળ શ્રુ તિષ્ઠીઓ સૃષ્ટિ સર્પીલ ગળીઓ અહમ za uh -oh. ખુલ્લા ફાટા સંગી ક્રિયા ખુલ્લા સૂક્ષ્મ બાવણ નો સ્થૂળ રૂપે નાટ સૂક્ષ્મ બાવ bhoga viyo kratyak janma ahle rupak mm -hmm. mm -hmm. શોણિયો આ ક્રમ જ્ઞાન કદીના શોણિયોણે ખોદીઓ ધોરી વૃક્ષ મૂડીયો દિયું ધોરી કારણ નૌકારણ ખુ દિયું ધોરી મૂળ નૌકાર શુદ્ધાત્મા ઉપદાન સુખ અમૃત વાણ શુદ્ધાત્મા ઉપદાન gaina chotiu junaro gali kali naum gaina chotiu jo yu janyu me judu maru khodiu jo yu janyu me judu अनंतोर તમારું તો ગરવો ખબર છે મહેશાનજી ખબર છે બઉ જુના મહાત્મા પછી એમને અમેરિકા સંજોગો અનુસાર જવાનું થયું આજ સુધી ત્યાં ચાલો પે જય સચિદાનંદ જય સચિ ભૂલો પોતાની જો નારા जी <laughs> ઘટ રાહુલજી પ્રતિકમી ગઈ પ્રતિક્રમાયું અને એટલે પોતાના સ્વભાવ માં આવી ગયા પ્રકૃતિ પ્રકૃતિ ભૂલ કરતી પ્રકૃતિ છે ને એટલા ભાગ માં સ્વભાવ માં અને જેનો કોઈ બાપુ રચનાર નથી વ્યવસ્થિત સમજ એક અવસ્થા ગઈ પણ જોઈ જવી જોઈએ શું કહ્યું જેથી જોઈ ને જઈ એ અવસ્થા ફરીથી રિપીટ ના થાય શું કહ્યું નદી પાણીનું વહેણ છે અને આપણું આજ્ઞા ધર્મ નું જીવન એવું વેણ જેવું છે બધું બે દ્રષ્ટિ થી વ્યવહાર દ્રષ્ટિ રાહુલજી અને આમ નિશ્ચિત ચવા દો આગળ ચાલુ નથી જે દે હાલિક નથી દે જેના માલિક નથી વાણી પે માલિક ભાવ જી કી મનની જી મનની ધયાવિતરા ગભાવ સ્વભાવ ધયાવિતરા ગ સ્વ Three. સવડી સામ્ય કી દૃષ્ટિ સવડી સમ્ય કી દૃષ્ટિ પરાયા tabuddite avadi che mithadrasti buloputani jo na દ છોડી બીજનાો સદેખે છે જ દેખે છે જાસુધી જીવતી હો સુધીજી વતી હોળી બોલો પોતા નિજો જોનારા ભૂલો પતા નિજો જોનારા જે પોતાના sudi jivati શો નહી જગત છે દર સુ નજુ કોઈને દોષી નજુ કોઈ ઈને દોષી દાદા પુ ભેદા પુ રગણ પોતા નિજો નરા જગત દોષી ખાંશે જગત દોષી તદે ખાસ જગત દોષી તગત દોષી ત દેખાસી છે ભટકવાનું ત્યાં સુધી છે ભટકવાનું બધી છે કર પોટલિ બધી છે કર પોટલિ નિકાલ शेष भगवंत हूं निकाले से सब भगवंत हूं ભગવા જગત મા કે ભગવા ફરી બોલો પોતા ની જો ના રા જય સચિદાન રાહુલજી જય સચ્ચિદાન જય સચિદાન બઉ વખતે તમને હાબર્યા કેટલા વર્ષો થઈ ગયા અવાજ સારો છે બહુ સારો ચાલો થોડી વાતો કરી લઈએ આપડે આપડી પાસે હા મહેશાનું જે કંઈ છે કહો તમારે આપણે મહાત્માઓમાં કંઈ વાત એવી તો બોલાય નહીં અહીંયા આટલો બધો હોલ છે મોટો તો તમે ખરા છો ને પછી બીજા શીખશે શું તમારી પાસેથી કેટલો વિકાસ થયો છે અત્યારે તો આ બધું અત્યારે બોલું છું મારે કશું ના હોય ને તો છેક પેલા ખૂણા સુધી હમરાય બધાને એકદમ ઓછો અવાજ હોય તો એટલો બધો વિકાસ કર્યો છે કર્યો છે કે નહીં બધા બોલાવો ને બધા જે ભણેલા બધાને ખબર હશે આ તો ધીમે ધીમે આપણે લાવો જો કે ભારત છે આપણે તો ધીમે ધીમે કરવા જેવો દેશ છે આ આપણે બહુ મોટા મોટા નથી થવું પણ વિકાસ આધ્યાત્મિક વિકાસ થાય એ બહુ જરૂરનો છે હાલો बोले शू कह लघु भाव लघु भाव दि दृष्टि में शिष्य भाव वेदन शिष्य भाव वेदन थवा लघु भाव परिणाम पमत जाए शिष्य भाव वेदन पर समझाने एवं छे भाई के शिष्यवृत्ति शू कहू शिष्य भाव वृत्ति पर जाए पर અને વૃત્તિ એ જીવવાનો ભાગ છે જીવાય છે બધી વૃત્તિ જીવાય છે એ વ્યવહાર પણ વ્યવહાર ચિત્ત ને લાગવું પડે સા ને સા ને અડધું સંભળાતું નથી રાખો બોલો ને મોટે થી કરો ને લાગુ પડે છે બોલો જો મોટે ચોખ્ખું બોલો મને ક્યાં બધા અહિયાં જુઓ ને વૃત્તિ ચિત્ર હા બરોબર છે અને વલણ મન ને લાગુ પડે છે બોલો અને વલણ મન ને લાગુ પડે છે મનો વલણ કહીએ છીએ આપડે પંડ્યા સાહેબ બરોબર છે સાહેબ બોલો ને ના સાચું હોય તો ક્યાં જ ને પછી ખોટું ખોટું બધા નહીં કહેવાનું સમજાય છે આ ચિત્તે આપણે આ અહંકાર નિર્મૂળ થયો શું કહ્યું દોરી મૂળ કાઢ્યું ને અહંકારનું તારે આ વસ્તુ બની એમ એમ ના બને અહંકાર પહેલો નીકળે પછી જ્ઞાન ફિટ થાય ને તો થાય જ નહીં કોઈ દાડો એ અહંકાર નીકળ્યો પણ કંઈથી નીકળે નિરહંકારી પુરુષ હોય અને એમની હાજરી હોય અસ્થિ હોય અને એમની કૃપાથી આ નીકળે એમ એમ ના નીકળે પર્યુષણ પર્વ એના માટે બધા આજ દાળા ખરી રીતે આપણા તો રોજનું પર્યુષણ પર્વ હોય આપણને બધાને હા જૈન સાહેબ તમે કુશ નાખતો એટલે આ તો વિશેષ ભાવ છે બરોબર છે કારણ કે બધા આખા ભારતમાં ઉજવાય બધું ઉજવાય ને આખું એટલે એના આંદોલન બહુ સુંદર વર્ષે એના આંદોલન બહુ સારા પ્રસરે બધા હમ એટલે વૃત્તિ અનંતમાંથી એ અહંકાર જતાની સાથે અનંત ભટકામણ જન્મ જન્માંતરમાં ભટકવું પડતું હતું એ ભટકામણ ગઈ આપણે ખરાશ થઈ ગઈ સમજાય ને અને એમાંથી છટકી ગયા આપણે એટલે કવિરાત કે છે ભટકન થી છટકણ એવું બોલે છે કશું છાટો ચરણ રજકરણ રજકરણ કે ચરણ ને અડ્યા તો કામ થઈ ગયું કે છે સમજાય છે એટલે અનંત માંથી અનેક માં હજુ તો રહ્યું શરીરમાં પડેલું અનેક તો કેટલા ને ઘણી ગણી કાઢવાનું ઘણી ગણી કાઢવાનું બેઠેલા ખ્યાલ આવ્યો આ વાત છે શું કેવા માંગતા હતા તમે બોલો જલ્દી બોલો આ બાજુ જોઈને બોલો ને શિષ્ય શિષ્યવૃત્તિ નું જે વેદન છે હવે શિષ્યવૃત્તિ ની વાત કરે છે એટલે આપણી આંખો કેરવાયેલી જ નથી હજુ ઘઉંનો લોટ હરખો કેરવાયેલો હોય તો રોટલી બધા બહેનો જુદી જુદી બધું જુદી જુદી જોજો બધો કેળવણી ઉપર આધાર રાખે છે બધું લોટની કેરવણી જાત જાતની કોઈ આવી રીતે કોઈ આવી રીતે બધી રીતે હું લોટ તો એકનો એક જ છે કેરવણી શું કહ્યું કેળવું જોઈએ માણસ તો બધા કહે છે આ તો વ્યવહાર જ્ઞાન ના હોય તો બધા છે કે શરીરને જેવી ટેવ પાડી પડી શકે છે એવું છે બધા એ જ્ઞાનની જરૂર ના પડી પરંતુ શિષ્ય વૃત્તિ એટલે અહીંયા આખો લઈને ફરીએ છીએ કાન લઈને ફરીએ છીએ આ બધું લઈને ફરીએ છે એમાં વૃત્તિ કેળવવી પડે છે એ કેવી રીતે આંખોથી આખા શરીરમાં આખો જ મુખ્ય છે પછી કોના આવે શું કહ્યું બોલોને શરીરમાં આખું આખું આટલું મોટું શરીર આટલી નાની કીકીઓ એની જ કરામત છે બધી જ એટલા માટે તો કહ્યું કે તરના ડુંગર આખો ડુંગર ઇમારે છુપાઈ જાય તરણું અહીંયા મૂક્યું ને એ થઈ જાય કહેવાય છે આપણે વ્યવહારમાં કહેવત છે પણ એ આંખો તરણાને ગાંઠે કશું ગાંઠે એવી નથી તો કઈ લાવે વૃત્તિમાં એ કેળવી પડશે આંખો એટલા માટે આજ્ઞા હતા કે વ્યવહારથી હું કમલેશાનંદ સ્વામીજી છું કેવા છો વ્યવહારથી કમલેશાનંદ સ્વામીજી ને જો બોલે છે મારી આમ જોયા કર હા વ્યવહાર થી કેવાય તો એટલે આખો ની આ તો દાદાની વાત છે એમ પટેલ જેમની આખો કેળવાય આખી જિંદગી પચાસ પચાસ વર્ષ સુધી અને તમે આપડે બોલીએ એ શબ્દો કામ ના કરે ઉપયોગ કામ કરે શું કરે આપણે બધા હાથે લઈને ફરીએ છીએ આજે દાદા નથી પછી હત્યા આપણને શું શીખવાડ્યું જોયું શું આખો એ જોયું કે તમે જોયું બોલો આખો તમે ના જોયું અમે આખો જોયું કઈ તો કરો તમે મોટા મોટા ભાઈઓ થઈ ને બધા આખો મશીન લાયા જોયું એને આપણે જોઈએ તો આખો એ જોયું ના કહેવાય જોયે તો કચા પા છો બધા કેટલા છો દાદાજી ઘરમાં કેટલા છો એ તો વણિક ની ભાષા છે વણિક ની ભાષા કઈ થી ચાલે વિતરાગ ભાષા જોઈશે વિતરાગ ભાષામાં પ્રકૃતિ કામ ના કરે વણિક બહુ સારું વણિક મનેશાજી ના સમજ્યા પણ અરે કઈ વાંધો નહીં મારું કામ કરીને થઈ ગયું ના સાહેબ હમ આ તો અમારા પેલા દીપક આપડે દીપક દિલીપભાઈ ને પૂછવા ચરોતર માં વાણી છે શું કે છે બધા બોલવા બે આખા બોલા હેઠ સગા લગાવી દે દાદા ભગવાન દ્રષ્ટિને નિર્દોષ કરીને જગત ને નિર્દોષ નિહાર્યું એ સમજવાની વાત છે અને આજ્ઞા ધર્મ શા ને માટે આપ્યો આજ માટે છે એ વાત કરો વાત એ કરો આગળ ગાડીની પાછળ રાહુલજી પેલી આજ્ઞા મૂકવી પડી રાહુલ છું રાહુલજી રાહુલ નામ નહિ પણ રાહુલજી રાહુલજી રાહુલજી નામ છે તમારું ના એ સરને સરને સાચી વ્યવહાર દ્રષ્ટિથી એકલો વ્યવહાર દ્રષ્ટિ હોતી જ નથી બે ચી શુદ્ધાંતિ બે ચારી છે પણ આ વ્યવહાર દ્રષ્ટિ બેચારા પણ નીકળે તો કામ થાય ને વ્યવહાર દ્રષ્ટિ એટલે વ્યવહારમાં જોઈશે આખો નો જોવાનો ભાર છે એ ભાર નીકળતો જતો જાય ઉપયોગ પૂર્વક તેમ તેમ એ આંખો જોવાનું હલકું થતું જતું જાય તમને લોકોને બરોબર લાગે છે મારી વાત આ શરીર થી અમે ચોપન પંચાણ વર્ષ જીવ્યા છે એની વાત કરીએ છીએ અમે મહેશાનંદ સ્વામીજી કેટલા વ્યવહારો માંથી નથી કરે આપણે આપણે બધા ને હા પાછળ આજે મહાત્માને દ્રષ્ટિ મળી છે એ તો બેગ દ્રષ્ટિ બધું સરસ જોઈ શકે બેગનું કશું બાકી ના રાખે પાછળ જોઈ શકે મહાત્મા અને વ્યવહારમાંય શું કે છે જોઈ શકાય દાદાજી હા તો તારું જોઈ શકું છું કે નઈ પાછળનું જોવાય છે પણ દેખાય તો તારું નીકળું એમાંથી પડેલો હોય તો તમારે પણ આ ભાવે પ્રગતિ કરવી છે આજ્ઞા ધર્મ ની સમજાયું કે નહી અમે તો પર્યુશન જાણીએ નહી સમજા ને પણ દુરાશા મુનિ શું કે છે માર્ગ માર્ગ રસ્તો માગે છે નદીમાંથી અમુનાજીથી શું કહ્યું તે કૃષ્ણ ભગવાન રસ્તો આપે છે દુડાસા મુનિના આશીર્વાદ લેવા માટે અને જાય છે એમને તુષ્ટ કરે છે તો બધું સારી રીતે જઈ નીકળવા જાય છે અરે પ્રભુ પણ હવે પાછું મારે કોળસ કેમ ન કરવું આ તો એક જ બાજુનું જ્ઞાન આપ્યું ભગવાને તો કે તું કહેજે કે આ દુર્વાસા મુની સદાય ઉપવાસી હોય તો માર્ગ આપ મને તો મને આપ્યો હવે ઋષિ છે શરીર છે શરીર તો લે લેવાય કે નહીં પણ સદાય ઉપવાસી કહ્યું અને ભગવાને જતા શું કહ્યું કે તર્ગ જોઈ છે ને ચલ તું કૃષ્ણ ભગવાનને આટલું તું ભજું છું તો કહેજે કે આ વાસુદેવ સદાય સમજાય છે કે નહી એટલે તમે વડીલો પણ બધા એકબીજા વાત કરજો બધા અંદર અંદર હમ એટલે દાદા શું કહ્યું એમના વચનો શું છે વિધાન શું છે કે અમે શું કેવું આ વણિક ભાઈ ને જૈન વણિક અમે દ્રષ્ટિ નિર્દોષ કરીને એટલે કઈ દ્રષ્ટિ કહી ચાલ છોડતું જ આવે આ દેખીએ અરુણ તું બોલ થોડી એટલે દર્શન સુધી આમ પટેલ બોલે છે નહી તને સારા એ જગત ને નિર્દોષ જોયું કઈ દ્રષ્ટિ ની વાત કરે છે વ્યવહાર દ્રષ્ટિ દાદાજી આવી વ્યવહાર દ્રષ્ટિ હા કેટલા ટકા સો ટકા સો ટકા સો ટકા મળતો મળતો કેમ બોલું છું લેવું બોલ ને સો ટકા વ્યવહાર દ્રષ્ટિ એમ પટેલ ની વાત કરે છે પંડ્યા સાહેબ એવું નહિ તારે નિર્દોષ દેખાય છે તારે તો આ જ્ઞાન ખુલ્લું થાય છે ખુલ્લું જ્ઞાન તો છે પણ ખુલ્લું છે સાચું કોને આવે સાચું છે કોની મુક્તિ થાય છે બધી એટલે વ્યવહાર નહિ એમ કેવાય એટલે જે વ્યવહાર બાકી રહ્યો ને સમજાવ નિકાલ કરવાનો એવો એ પડ્યો નો પડ્યો છે દુકાનોમાં ક્યાં ક્યાં સ્ટોક કેટલો પડ્યો વેપાર વગર વ્યવહાર વંસરાજ ના પાડે જો પૂછજો કેટલો સ્ટોક છે પણ છે <laughs> રહ્યો તો હશે ને રહ્યો છે રહ્યો છે રહ્યો છે રહ્યો છે શું કહ્યું બોલો ને આવે વ્યવહારો નહી કે અરુણા બેન ના પાડે છે નથી વ્યવહાર બાકી રહ્યો મનેશજી બોલ ને દ્રષ્ટિ થી હું છું બહુ મોટી આજ્ઞા છે અને દ્રષ્ટિ પામ્યા પછી ની જ આજ્ઞા હોય નહીં તો આજ્ઞા હોય જ નહી આ જ્ઞા એટલે શું કેવાય કે આ જે શુદ્ધાત્મા છે તે હું છું શું કહ્યું આ પ્રાપ્ત થઈ લો શુદ્ધાત્મા તે તું છું પણ છું ખરો પણ થઈ નથી ગયો શું કહ્યું બોલો ને થઈ ગયો છે જ થઈ ગયો તો બોલે કે થઈ ગયો છે રાહુલજી એવું નહીં ચંદ્રકાંતિ બોલવું થઈ ગયો છે એટલે એના માટે આ વ્યવહાર દ્રષ્ટિ ની આજ્ઞા મૂકી વ્યવહાર દ્રષ્ટિ ની આજ્ઞા મૂકી અને વ્યવહાર દ્રષ્ટિ આજ્ઞા પછી કેવી રીતે તમારી આખી ચોખ્ખી થતી જતી ચોખ્ખું થાય વ્યવહાર સુધી કેવી રીતે થાય સ્વભાવી શુદ્ધિ દરેક સ્વભાવ ચંદ્રકાંત ના સ્વ છે હવે તો જવી જોઈએ ના માણસ ને હોય જ માણસ તરીકે જન્મ ટેવ હાથે સાહેબ કુદરતી કુદરત છે એ તો માણસ ને કેમ કેવાય માણસ પણ એ ક્યારે આખો નો ભાર ઓછો થાય તો આખો નો ભાર ઓછો થાય એટલે વ્યવહાર દ્રષ્ટિ કઈ દ્રષ્ટિ શબ્દ મૂક્યો દ્રષ્ટિ આંખો લાગુ પડે બીજા ને લાગુ પડે આખો ને નિશ્ચયમાં લાગવું પડે વ્યવહારમાં લાગવું પડે સાહેબ પણ વ્યવહાર છે એટલે મુખ્ય પ્રમુખ પ્રમુખ સમજાયું ને એટલે આજ્ઞા ધર્મ હ પણ એ સમજવાનું અંદર સમજાય અંદર રહ્યા કરે બાર બધો વ્યવહાર આવશે શું કરશે પણ હવે વ્યવહાર નથી આપણે જવાનું આગળ ઓછું બોલવું કરવું નહીં કઈ એ વાત ખોટું નથી એ ખોટું નથી એટલો હક છે ભગવાને આપ્યો છે એટલો હક તો હમ પણ કેટલો ખસેડશો એમ ખસેડ્યું કશું ખસાય નહીં એટલે જ્યારે જેવો વ્યવહાર આવે એની જોડે વ્યવહારથી એ વ્યવહાર પર રહેવું જ બનવું જ પડે એટલે નાટકીએ કહ્યું પણ નાટકીય બોલવાથી નાટક થતા નથી કોઈ દાડો ના થાય પરંતુ વ્યવહાર આખો નાટકીય બની ગયો એ નાટકી છે કે નહીં એ જોવાની ફરજ આપણી એ પ્રજ્ઞાદેવી બધું વધકાળે એવી છે પ્રજ્ઞા દેવી ને કેટલા આપણે પ્રામાણિક રહ્યા કેટલા સિન્સીયર છીએ એ માપ આપણું પોતાનું આપણે વ્યવહાર બધું દેખાડે કેટલા દાડામાં કેટલા વ્યવહાર માંથી પસાર થઈ છીએ બોલો ને તમે બધા રિટાયર થઈ ગયા આપણે બધા પણ આ રિટાયર નથી થયા એ લોકોને ઘણા વ્યવહાર પસાર ના પણ ના પેલું પાડે મિતેશ મારે આમ જોયા કર ખાતી વખતે ખાઈ લઉં છું તું ના નથી ખાતો દાદા નથી ખાતો વ્યવહાર દ્રષ્ટિ એટલે દાદાએ શું કહ્યું આ ક્રમ માર્ગ અને અક્રમ બાગ બોલવાની જરૂર નથી ક્રમ પણ એક છે જ અને અક્રમ પણ અક્રમ તો એક અપવાજ છે એક્સેપ્શન છે એક્સેપ્શનને ગાગા ના કરવાનું હોય એ મહેશાનંદજી એક્સેપ્શન અપવાદને ગાગા ના કરાય કોઈ દાડો નહીં તો અપવાદ રહેશે નહીં તો આપણો એ તો અંદર રાખી ખજાનો તમને પૂછે તમે આપતો કુતરો છો કારણ બોલો ત્યાં બોલો બોલો આપણે વાતો કરીએ તમે ના કરો શું કરું પછી માને કરવું પડે છે ક્રમમાં આઈ ગયા એટલે આ લોકો ીત એ સમજ ના પડી મન વચન કયા લાગુ પડે કે મન વચન બધા ભેગા થાય બધાને લાગુ પડે મન વચન કયા બધાને લાગુ પડે ને ક્રમ તો બધા તમે બધા છો કે બધા તમે છે ભગવાન નો શબ્દ છે અને ક્રમબદ્ધ પર્યાય પણ છે પરંતુ ભગવાન વ્યવહાર થી અમને નિશ્ચય લઈ ગયા ખેંચી ગયા એ જૈન સમાજ આ મોટા મોટું જબરજસ્ત થઈ ગઈ ગરબડ ગોટાળા અને એમાં ચક્ર ક્રમ કે છે ક્રમમાં બધા ખોટું નથી પણ ભગવાન કોના માટે કોના માટે કે જે વ્યવહારથી વ્યવહારમાં આવી ગયેલો હોય એટલે કે અહંકારથી અહંકાર ચોખ્ખો થતો થતો મોરો પડતો પડતો મોરો પડ્યો હોય એટલો એ આવી શકે એટલા ઉષ્મા અને અહીં તો અહંકારથી નિર્મૂળ થયા એમાં અહંકાર નીકળ્યો છે અને પછી આપણે નિરંકારી પદ પ્રાપ્ત થયું પદ પ્રાપ્ત થયું પણ એ પ્રાપ્તિ નથી થઈ ગઈ હજુ પ્રાપ્તિ એટલે અનુભવ અનુભવ પ્રાપ્તિ કહેવાય ને તો ના કહેવાય પ્રાપ્ત શબ્દ બહુ મોટો છે પ્રાપ્ત શબ્દ બહુ મોટો છે કારણ કે કૃપાને લાગુ પડે છે શું કહ્યું કૃપાને લાગુ અને કૃપા સાધ્ય છે બીજું કંઈ સાધ્ય એ સાધનાઓથી ના થાય પ્રાપ્તિ કંઈ એ કૃપાથી થાય પ્રાપ્તિ થઈ એ પ્રમાણે પ્રત્યક્ષ થઈ જવું છે આજ્ઞાધર્મ છે એટલે આજ્ઞાનો આધાર આપવો પડ્યો એ વ્યવહાર છે એટલે વ્યવહારને આધાર નહીં આપે શું વ્યવહાર જશે ક્યાં વ્યવહાર પછી રહે જ ક્યાં શું રહે કશું ના રહે પછી તો સમજાય છે એટલે આજ્ઞા એ જ છે ભગવાન માયર ભગવાન વખત હતી પણ આ કાર્ય માટે અપવાદ છે એટલે આ પ્રમાણે આજ્ઞા આ રીતે સમજાયું વ્યવહાર બધો બાકી રહ્યો અને નિશ્ચય મળી ગયો નિશ્ચય મળી ગયો એટલે આખું વ્યવહાર અને અહંકારથી અહંકારની શુદ્ધિ થાય એટલે હવે આપણે નિશ્ચાર્જ અહંકારને આ જ્ઞાન પ્રકાશથી એ શુદ્ધ થતો જતો જાય એમ એમ ના થાય અને જ્ઞાન પ્રકાશ એ ઉપયોગમય પ્રકાશ છે ઉપયોગમય પ્રકાશ પ્રકાશ એટલે ઉપયોગે કરીને આપણે વપરાતો શબ્દ ના કહીએશ કે પૂરું ઉપયોગ કામમાં ઉપયોગમાં આવતો શું કહ્યું ઉપયોગ શબ્દ બહુ મોટો પણ વ્યવહારમાં એ તો થઈ જાય બધા બહુ બોલીએ છીએ આ ઉપયોગમાં લો પીલું લો બનાવું ઢીકળું બધું બહુ બોલે છે બધા એટલે ઉપયોગ શબ્દ એ આત્માનું શુદ્ધાત્માનું લખણ છે શું કહ્યું એટલે ભગવાને કહ્યું એ ગુમ સાજવો શું કહ્યું એનું લક્ષણ છે જ્ઞાનને દર્શન શું કહ્યું એટલે વ્યવહારથી વ્યવહાર દ્રષ્ટિ કે આખો નિકાલ થતો જતો તેમ તેમ તેમ આપણું પેલું લક્ષ પાકું થાય ના થાય મળ્યું તો છે લક્ષ થઈ ગયું છે પ્રતીતિ છે આ તો આ પ્રતી લક્ષ માં એને લ સ્વરૂપ જેટલી સિદ્ધ થતી જીમે ધીમે કામ થયા એટલા માટે આજ્ઞાધર્મ આપ્યું આ કાળમાં કે આપતા વાણીઓમાં બધામાં આવી ગયું બધું બધું વ્યવહારમાં બધું આવી ગયું છે આપણી પાસે બધું સાધન છે એક શબ્દ ઉપર આજે પીએચડી કરી શકાય એવી છે દાદાની ચંદ્રકાંત લાગી મચી પડો બેનો તો બઉ બોલે એવી બધી કેમ આજે મૌન છો બધા હે બરોબર વાત લાગે છે જો બોલતું જ નથી કોઈ ના ખોટું બોલ્યા બોલવા ખાતે બોલો હાચું તો ક્યાં વ્યવહાર દ્રષ્ટિ અને દ્રષ્ટિ વ્યવસ્થિત એટલે એમનો અનુભવ આપણા હાથમાં મૂક્યો એમને એમનું માથું આપણે ખોરાક મૂક્યું એ માથું હાચવું કે નહી વાત છે માથું કોઈને ખોરાક મૂકવું કોણ કેવો હોય શું ખબર પડે પટેલ તો બઉ ડાહે છે રાખે ખરા રાખી જાણે છે પણ લઈ પણ જાણે પ્રકૃતિ પ્રકૃતિ પ્રકૃતિ પટેલ હો કે વણિક કે જે હો તે બધા આ છે હમ એ ગુણ આપડો ના કેવાય એ ગુણ આપણો કેવાય નહી અને ગુણ ની ભજના પણ ના થાય ગમે દેખાય તો પણ નહી નહી સમજાયું એટલે જેવું જોઈએ આપણે ભાલચંદ્રજી બોલતા જ નથી આજે કઈક સાથી આપો બોલવાનું ભાલચંદ્ર સાહેબો મોટે વ્યવહાર દ્રષ્ટિએ અને નિશ્ચય દ્રષ્ટિમાં આખો એ ચાલ્યા કરે છે મારા અંદર ચાલે એ તો તમે બહુ તમે વ્યવહારમાંથી નીકળ્યા પણ બહુ સારી રીતે છો બહુ સારા વ્યવહારમાંથી નીકળ્યા છે બધા હવે બીજું સાહેબ કે હમણાં શરીરને તંદુરસ્ત રહે અને એને આની સાથે આપણે જે વિધિ કરતા હોઈએ એમાં અમુક ડિસ્ટર્બન્સ લાવતું હોય તો એમાં આપણા સ્વરૂપો કરતા હોય અને શરીર ની અનુકૂળતા ના આવે ત્યારે વચ્ચે આત્માના ગુણો ની મૂકી દઈએ તો એ ઓટોમેટિકલી શરીર ની અનુકૂળતા નથી ઓછી થતી જાય છે એ તો બધાને થાય બધાને દરેક થયા કરે છે આપણી વિધિ કરે છે આ છે તે છે આયોગ રહે જ એટલે છે પ્રોસેસ છે આખો આખો પ્રોસેસ છે બહુ સાચી વાત છે અને આ જે બને છે બધું તે હરેકે આપણે એક એક મહાત્મા એક એક મહાત્મા માટે આપતા પુત્રોએ પણ એમને એ પ્રમાણે સમજવું જ પડે અમે આપતા પુત્રો છે મગજમાંથી સામાન્ય ભાવે રહે બાકી તો બધા મહાત્માઓ છે મહાત્મા છીએ અમે અમે મહાત્મા છીએ આ તો એક વિશેષ ભાવ કે આ આ રીતે વ્યવહાર ચાલ્યા જ કરે છે હંમેશા કે ઘરવાળા અને ઘર છોડી મુક્ત ઘરથી છૂટી ગયેલા પણ અહીંયા આગળ દાદાએ કાયદો કશો રાખ્યો નહીં એટલે ઘરથી છૂટી ગયેલા રહી શકું સહેલું નથી હું કહીએ વધારે આવે વધારે તો અમારાથી ના બોલાય કેવી રીતે બોલાય ભરી શકશે સાંભળી કોણ હોય કે આ બહુ મુશ્કેલી વાત છે બહુ વસ્તમી વાત છે ઘણી વસ્તમી હમ એટલે વ્યવહાર બનતો એ વ્યક્તિ માટે છે દરેક વ્યક્તિ એક એક માટે બોલતા જ નથી કોઈ હું શું કે છે અધિસાહેબ આપ શું કહો છો બાપો સાહેબ વડીલો ચાલો બોલો સાહેબ હા દાદાજી દરેક ના વ્યવહાર જુદા હોય બધા એક જ છે ને આપડે ક્યાં છે દાદા વ્યવહાર જુદા જુદા છે સામૂહિક ના લો સમાજમાં બધા જીવતા આયા સામાજિક જીવન થી અહિયાં સામાજિક જીવન ના હોય આ બધું સામાજિકતા એ કરી પર નથી થયું ભગવાન ની હાજરી માં જુષણ નો પર્વ આવ્યો અને એને સમસરી નો ખાસ મહત્વ સમજાયો ભગવાન પર્વ ઉજવાયો સાહેબ થોડું દૂર રાખજે બોલ બોલ ભગવાન ભગવાનની હાજરીમાં પર્યુન ઉજવાયું ભગવાન પર્વ ઉજવાયો અને એવું છે આજે એવું થયું એટલે આ તો અપવાદ આશ્ચર્ય બની શકે જ નહીં સાહેબ આજે બાર બધા દ્રવ્ય પ્રતિક પર્યુષણ થાય છે બધા એમાં ભાવ શબ્દ ઉમેર જ છે પણ ભાવ તો રહેવાનો જ અને અહીંયા આગળ ભાવ કર્મ થી ઉડી ગયા ભાવ કર્મથી મુક્તિ થઈ ગઈ છે આખી ભાવ કર્મ સમજાય કે નહી હા એટલે દ્રવ્ય કમ ને પણ દ્રવ્યમ શું છે એ તો ભાવા ભાવ વારું કર્મ છે શું કહ્યું બોલો કર્મ ફર છે એટલે અપવાદ છે આખો એટલે અપવાદ એ શબ્દ થી અપવાદ હોતો હશે કોઈ દિવસે કેટલી પાછા એના બળ હોય એનું સિદ્ધિ કેટલી હોય ચંદ્રકાર હોય કે ના હોય બોલો આપતો પુત્રો સમજા કે નઈ ઊંઘ તો આવે ઊંઘ તો બધા આવે ખરી બોલો છે કોઈ બોલે છે જો આટલું જ જોવાનું છે આપણને ઊંઘ આવે છે છતાંય આપણે ઊંઘીએ નહીં એ જોવાનું ખરું નહી આપણે ચંદુભાઈ ઊંઘ આવે એની સાથે આપણે ઊંઘી જવાનું બોલો નઈ ઊંઘ કોનો ગુણ છે બોલો એ તો જન્મ જન્મ લઈને આવેલું જ છે આવરણ કહેવાય છે એને શું કેવાય છે એ વ્યવહારમાં જ્ઞાન ના આવરણ જે છે બાકી વ્યવહારમાં પણ કર્મ ફળ સ્વરૂપી કેવા એટલે આ નિશ્ચયમાં થોડા આવરણો છે એટલે દર્શન કેવળ દર્શન હોય રાજા છે રાજ મેલમાં છે અને આખું નગર રાજ બધું સુંદર ચાલી રહ્યું છે અને રાજા કશું કરતા નથી જોવો અને આ દ્રષ્ટાંત નથી આ તો બનેલી હકીકત છે छता एटली ऊंची दशा छे जुओ तहीं तो मुक्ति पम्या छे शू कहू मुक्ति पे मुक्ति पम् छे।, छे खरा पर આપણે પોતે અંદરથી બોલવું ના પડે પામ્યા છીએ અને રહ્યા જ કરે સ્વાદ ત્યારે થાય તો એ અનુભવ વગર કેમ બને આપણે આ જ દરેક પોતપોતાના શરીરથી આજ્ઞાધર્મથી આપણે જીવીએ તો દરેકને પોતાનો સ્વાદ આવે કે બીજા આવે અને પોતાનો સ્વાદ આવેલો બીજાને થોડીક જેને જેને ખબર તો પડે કે નહીં કારણ કે એની પર દ્રષ્ટિ તો છે જ આ વાત છે આ વ્યવહાર દ્રષ્ટિથી આટલા બધા જુદા જુદા છીએ છતાં જુદા લાગે જ નહીં કોઈ જગા એ શબ્દ થી છે ગોખવાથી છે હોલો જીવન એમ જાય તો એવું નહિ બધા અને થાય છે બહુ પ્રગતિ કરી છે મહાત્માઓએ બહુ સુંદર પ્રગતિ કરી છે એટલે આપણું પર્યુષણ એવું ચેતન છે આ પર્યુષણ પર્વ હા એટલે પહેલાં દાડાથી અને તમારે તો આગળથી બહુ ગોઠવણી અભ્યાસ કરવો પડે છ છ મહિના આગળથી અમારા દીપકાનંદ સ્વામીજી હતા લંડન માન્ચેસ્ટરમાં આજથી લગભગ આઠ દસ લગભગ દસેક વર્ષ તમે આવ્યા ત્યારે અમારે ત્યાં મામિન સાહેબ પણ હતા અને ત્યાં રહેવાનો અવકાશ આવ્યો અને તે વખતે એમને અમે કહ્યું હતું કે અમે હવે આગળ જઈશું તમે રહેજો તો એમને લગભગ દોઢ બે મહિના રહેવાનું થયું હતું એમાં અમારે ગયા પછી કહ્યું તો અમે જતાં જતાં એ મહેતા ફેમિલીએ એમને કહ્યું કે આ પર્યુષણ છે આ વખતે ભાઈ કહે છે આપણે રાકેશજી એમને શું કહે મને ખ્યાલ નથી ભાઈ કેવું કહે છે અત્યારે એ બધાને ત્યાં આગળ પર્યુષણમાં બધું કરાવે છે ત્યાં રાકેશજી તમને રાકેશ મુખતે નહી તમે તો બોલાવીએ છીએ હમણાં થોડું બારો અરે બોલવાનું આપજો હા વાત કરીએ આપણે એટલે આમાં ના વખત પૂરો થઈ જશે બધા શું કરીશું બગડી જશે આપણી વાતો પરિષણ પર બગડી જશે પણ મહેશ બોલતા જ નથી અરે બોલો ને રાખો ને જોડે બગડશે એટલે તે વખતે એ યોગ એમનો આવ્યો નહીં જે ખાસ અમને પરિષણમાં આવતા હતા શ્રીમદજીના તેમાં કું શું કા દીપક હતા સાહેબ અમને કોને કે અમને આ પર્યુષણ નો લાભ આપે એટલે દીપક છે આપતા પુત્રોમાં આજે ઇન્ટીગ્રીટી જોઈએ ખાધે પીધે બધી રીતે તમે જોજો છતાં એને એમ નથી લાભ મળ્યો એને લાભ મળ્યો મેં કરો પછી પેલું કલ્પસૂત્ર વાંચવું પડશે તમે તો શાસ્ત્ર વાંચ્યું શાસ્ત્ર ખબર છે મહેતા ફેરવ્યું કલ્પસૂત્ર લાવો આપણે લાયા અને બધી વિધિ કરીને અમે આપ્યું જો એક મહિનો બાકી છે તમારા પર્યુશનનો આનો અભ્યાસ કરો અને આ પર્યુષણ કરાવ લાવો જઈને તર કરાવે ઓ વંશરાજજી સાહેબ ઓ વંશરાજજી સાહેબ અને પાછું કલ્પ સૂત્ર માંથી વાંચ્યું અને બધું લીધું એમને બોલું અને તે આફરીન થઈ ગયા મહેતા ફેમિલી આખું બઉ સુંદર છે આખું ત્યાં માન્ચેસ્ટર લંડનમાં चेतनवंतु हो सत्संग चेतन गया। बड़ा सत संग थी थी। चेतन, बदा चेतन प्राप्त थे चेतन वन्तो थे जाए। सत, संग कयो। सत इत चेतन स्वरूप कारण के व्यवहार पाल कर सत प्राप्त थे वहां बात क्या न्यारी वे तो बहुत न्यारी भावना आप तो कहने बोल? बोल? बार वर्ष तो बाबो बोला तारो बोले अंदर तो खरो બે હજાર બે માં આપની જોડે કરાવી હતી ના પણ ખબર છું હે સમજો કે નહી પાક્કો ભાવ છે ઘર થી પરવાનગી મળી હા મળી છે તો પછી પપ્પા ની લઈ લેવા પપ્પા ભાઈ છે પછી તને વાંધો શું આવ્યો એકલા હોય તો વાત સમજી આપણે મનેશજી આ ગપા આપડે ગપ્પા મારીએ છીએ ને આજે તમારા પર હસી કેમના પર આ શરીર आज आई तू ने बस तो शुभ व्यवहार बोलो अरे आज क्या नहीं व्यवहार व्यवहार छे એ આમ ફામ ના જાણીએ અમે એક જ જાણીએ અમને એવું છે જ નહીં જાણીએ બધા મહાત્માઓ છે કેટલી પ્રગતિ કરી છે શું વાત કરો છો વાત અમથે ઠંડક છે આ ઠંડક છે એ તો આ બેસાઇ બેસી રહેવા એવું છે જરાય એક પાંચ દસ પંદર મિનિટ બેસે બધું કરે જુઓ ને બધા બેઠી સરસ મમ્મીજી જો ને કેટલા સમાધિ બેઠા છે અહીતા નથી શું બોલો આજે તમે મને બતાવ્યું શન થાય છે તમે છૂટા પાડી આપ્યા કે આ ઈલા એટલે ઈલા છે હું છું અને હું શુદ્ધાત્મા છું બે પણ એમાં બેમાં એટલો બધો ગોટાળો થાય ને સફુકેશન થાય છે કે છૂટું પાડીને જોવાતું જ નથી એટલે એમાં કઈ રીતના પ્રગતિ કરવા એ જ સમજણ નથી પડતી બાકી બધું સમજાય પણ છૂટું પાડીને સમજાય નહીં કે આ આ છે અને આ આ છે બંને નોખું આપણી ભાષામાં નોખું જે જોવું જોઈએ બરાબર એ હા કહીએ છીએ હા વર્તાય છે હા વર્તાય છે પણ હકીકતમાં મારા એ જરાય તમને કહીએ કે હું ઈલા છું શું કહ્યું હું ઈલા છું તે જે તે તે હકીકત એટલે કેવી રીતના પોલમ પોલ શું કહ્યું વ્યવહાર પોલમ પોલ હા અને પોલમ પોલ આપણે રાખીએ તો એક કરવા માટે બાર બાર મહિના કેટલું કરે આ તો કેટલા વખત કરી લઈ ને આયેલા આપણે તો કેટલા વખત બધું તૈયાર કરીને આયેલા છીએ એમ એમ છે એટલે આ એક ભાવમાં કામ આપણે તો દાદા પણ સફોકેશન ક્યાં થાય છે કે આપણે જે બધું લે આયેલા ને ભરેલું એમાં રોલ બધા જાત જાત આવે છે એ રોલમાં મૂઝે જઈએ છે આપડે ભાગ ભજવવાના બધા એમાં મૂઝે જઈએ છીએ એક જણ કેટલી જાતના રોલ ભજવે પણ કેટલી માતા મારીને આખી જિંદગી રોલ જ બદલાય કરે રોલ બધા બદલાય છે કેટલા બધા અને એટલા માટે આ બસ બસ એટલે આપડે હું જીલા છું એ ધીમે ધીમે આપડે ભક્તિભાવ પેલા વ્યવહાર ની એને લૌકિક રીતે અને એમાં એમ જ રહ્યા કરી શું થઈ ગયું પછી આ સ્વામિનારાયણ માં જોજો કે અક્ષરધામ સ્વામિનારાયણ તો બહુ અદભુત પુરુષ થઈ ગયા થવી જ જોઈએ દસ મિનિટ થાય તો દસ મિનિટ અમેરિકાનું જીવન તો બહુ કામ કામગરું બધું કહેવાય પણ ભારતમાં કામગ્રુ એટલું નથી પણ હવે કામગરું થવા લાગ્યું છે બધું કારણ કે ભારતે પ્રગતિ કરવી છે છતાં કેમ ન થયું એટલું કરી દેવું જોઈએ સમજાયું પણ એ વાતમાં ઘરની બહાર વાત અંદર લાવે એટલે આવી બન્યું અને પછી એ તો આવે જ નઈ ને કોઈ આવે ના આવે ને આપણે ત્યાર પછી પણ છે ધર્મ પત્ની છોકરા છે ના કેમ પાડો છો વ્યવહાર નથી છે પણ બહુ ઓછો છે પોતે ડેન્ટિસ્ટ છે અને પટેલ છે પાછા પાક્કા દેસાઈ દેસાઈ દેસાઈ પટેલ નડિયાદ નામ બઉ પાકા એટલે આજે એમનું જ્ઞાન ક્યાં ક્યાંથી છે એટલું એમનો આ વસ્તુ છે આખી એટલે ઉભા કર્યા એમને અમે જોયેલા છે એમને એટલે બઉ સારી રીતે સમજાય છે સમજાય છે થોડું ઘણું પણ બહુ સમજો બહુ સમજવા જેવું છે આ કારણું આપણે પૂદગલ આ શરીર લઈને આયા છીએ દરેક ના શરીર દરેક ના શરીર ક્યાં એ એમ પટેલ નું શરીર અને એ એમ પટેલના શરીરમાં જન્મથી પણ એમ એમ નથી આવ્યું આગળથી તૈયાર થતું થતું આવેલું છે હું કહ્યું તારે આપણે તો આપણે આગળથી આપણે જ પોતે તૈયાર થતા આવેલા આપણે પોતે તૈયાર થઈને આવેલા અને એવી રીતે જન્મ્યા એવી રીતે જન્મ્યા બધું જ થયું બધી જ રીતે એતો વ્યવહાર તો વ્યવહાર હોય વ્યવહાર ક્યારે નતો બોલો બોલો સાચું કોને એ તો વ્યવહાર છે એવું નથી એવું બની શકશે તો વ્યવહાર નહી હોય એવું ક્યારે બની શકશે વ્યવહાર તો છે તમે કહો છો સફોકેશન થાય એ બધું અંદર આવેલા છીએ આપણે અંદરનું બધું ગોઠવીને આયા છીએ સમજાયું અંદર ગોઠવેલું હોય તો બહાર શરીર બધો વ્યવહાર હોય તો હોય જ નહીં કશો એટલે અંદર મથામણ કર્યા જ કરવાની આપડે ઈલા તાર જોઈ ચાલે છે પાંચ જન છ જણ બે જણ જે રહ્યા હોય ઘર માં તો ચંદ્રકર ભી ફાઈ ગયા બે જણ છે એટલે હે ના પછી બીજા છે જ ને બધા હોય તો વ્યવહાર તો હોય જ ને દરેક ને ચાલે ડિસ્ચાર્જ અહંકાર એટલે શું કે ડિસ્ચાર્જ અહંકાર સાથેનો આવેલો બધો વ્યવહાર્જ એ મને એવું શરીર નું પણ એવું શરીર અહંકાર પણ એવો અને મન પણ એવું અહંકાર છે એ નહીં તમને એના કરતા બાંધે ભારે હતા અંતકરણ જોડે ડિલિંગ ચાલુ કરી દઉં શું કયું અંત અંતકરણ એની ભાષા હોય કે ના હોય બોલો જે બધા કેવી રીતે હોય બોલ્યા વગર ની બોલ્યા વગર બોલ્યા વગર અંતર વાચા વાચા કે ભાષા અંતર વાચા પાક નાનીઓ આપડે છીએ આપણાથી એની જોડે વાત કરાય કે ના કરાય કરાય કઈ રીતે કરાય રિયલ ભાષાથી મને ખબર પડે છે આટલું કહીએ ને જરાક જો તે જોકે સમી જશે અને પછી તમારી કૃપા થી વધારે ધક્કો માં જાય બહાર એ તો વાત જુદી રહી જુદી રહી વસ્તુ કૃપા ક્યારે કહેવાય કે કૃપાનો માલિક ના હોય શું કરીશું બે મિનિટ નો વ્યવહાર આપના ત્રણ દિવસ નું આજે ભેગું છે તો ભાવના છે કે સંઘ વતી વડોદરાભાઈ આજે સમાધિ જો જીવતી જોયું હોય ને તો આને પણ એ દાદાની સતત કૃપા એનું પરિણામ એને રહ્યા કરે છે આ જગદીશભાઈ છે એને એની રીતની છે પણ બાકીનો એ નામ નિકાલ તો કરે જ છે નિકાલ કરો છો બાકો હે કે પછી હું જગદીશ વધારે છે ના છે એટલે આ બહુ એ અને આપણા હતો એને એના વ્યવહાર હતો એ વ્યવહારમાં એટલો સુંદર રહ્યો છે પોતાની નિષ્ઠાથી પોતાની રીતે ઘરમાં નરમાં એરે સત્સંગમાં બહુ આવું છતાંય નિષ્ઠાથી રહ્યો સંજોગો આવ્યા એની પાસે પરંતુ અહીંયા રેગ્યુલર આવ્યા કરે સમાધિમાં આવી એનું કરી બોલીને ચાલ્યો જ જાય બીજી કરીને આ સતત રહ્યું છે એનું અને છેલ્લી મને કોને કહ્યું એનું ભાનુભાઈને શું થયું મને કોઈ કહ્યું સમજાય બોલવાનું આપો ભાનુભાઈનો અનુભવ ભાનુભાઈ મહાત્મા આપણા દાદાએ વાત કરીને આગળ બધી એ સતત ઘરે કારણ કે એમને વ્યવહાર એવો હતો એક દીકરાના હિસાબે બહુ વધારે પડતા દરેક જગ્યા આવી નતા શકતા સત્સંગમાં પણ જ્યારે બી ટાઈમ મળે ત્યારે અહીંયા સમાધિ ઉપર આવી અને વિધિ કરી જાય અને ક્યારેક ક્યારેક મને ભેગા થાય અહીંયા આવ્યા હોય તો પણ દરેક જગ્યાએ જ્યાં પણ પ્રસંગ હોય ત્યારે અવશ્ય એ પુષ્કળ લખી અને આરસી વચન હંમેશા લખતા બધા દાદાના શું વાક્યો બધું ને એ આ દિવસે એમનો જે દેહ વિલય થયો ત્યારે ભાનુભાઈ દાદાની ચરણવિધિ કરતા હતા ઉપર એમના પહેલાં મારે ઘરે ને દાદાના ફોટા આગળ ઢળી પડ્યા ને નીચેથી બહેન એમના ઘરેથી તપાસ કરી કે હજુ થોડુંક મોડું થયું આજે કેમ આવ્યા નહીં તો તો એ ત્યાં આગળ ફોટા પાસે દાદાની ચરણવિધિ કરતા કરતા કરતા કરતા વિધિ કરતા કરતા બોલો દેહ ઢળી પડ્યો દાદા ના બોલો જો દાદાની સમક્ષ જ એટલે એમનું જે દેહ વિલય થયો રણછોડ કાકા ને ભાનુભાઈ અરવિંદો કરી આપેલો બધાને મહાત્માઓ માટે જે રીતે રહ્યા અને એમના શ્વાસે શ્વાસે એમને એટલા સમર્થ આટલા જ્ઞાની સમર્થ પુરુષ છતાં પણ એ મહાત્માઓ અહીં આગળ જ એમને પોતે કોઈ પક્ષપાત નતો પણ આ કલ્યાણ ભાવના પ્રત્યે જે રહેવાનું આખું એ રીતે જોવા જેવું છે એને અને જોવાનું અને આ જ મહાત્માને જે મહાત્મા હોય તે મહાત્મા શબ્દ નથી એ દશા છે શું કહ્યું એ પૂતગલ શરીરમાં શરીરમાં ભગવત દશા છે શું કહ્યું અને અહિયાં જે આજ્ઞા ધર્મ આવ્યો ભગવત ધર્મ ભગવત ધર્મ ભગવત ધર્મ કરીને આપણું જીવન જાય સતત ભગવત એટલે શુદ્ધાત્મા સત્ સ્વરૂપે આ રીતે એ દાદા ભગવાન આપણે સમજીએ આજે પણ સમજી શકાય એવા છે જેને જેટલું જે સમજ મળે એનો એનો લાભ થાય જ કોઈને છોડે નહીં ચાલો જય સચિદાન ખુબ આશીર્વાદ પોસિબલ જોતા દિલ O oh, HO DADA SHRI I-20 તાતા લે ખટા હટા ઓ Red color ની I-20 5055 રસ્તા માશે જરા જેને પણ�ા હણા હણા હણા હણા હણા હણા Red color I-20 5055 Happy party to you Happy party to you હલો દ દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન હા જય જય હો દાદા ભગવાન ના અસિમ જય જયકાર હોિમ જય જયકાર દાદા ભગવાન નાસીમ જય જયકાર હો દાદા દા ભગવા ના અસીમ જય જયકાર હો દાદા ભગવા અસિમ જય જય હો ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવા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 હસીમ જય જયકાર હો દ ભગવાન હસીમ જય જયકાર હો ભગવાનના હસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દા ભ અસીમ જય જયકાર હો દા ભગવાના અસીમ જય જયકાર હો ભગવાન ના હસીમ જય જયકાર હો દા ભગવાના સિમ જય જયકાર હો અસીિમ જય જયકાર દાદા ભગવાનના અસિમ જય જયકાર હો ભગવાનનાસીમ જય જયકાર દાદા ભગવાન અસીમ જય જયકાર હો હો ગા ભગવાનના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 અસીમ જયકાર હો દા ભ ભગવાન ના અસીમ જયકાર હો ભગવાનના અસીમ જયકાર હો દાદા ભગવાન ના અસીમ જ જયકાર હો દાદા ભગવાનના સીમ જય જયકાર દા ભગવનના અસીમ જય જયકાર દ ભગવાન મેરા અસીમ જય જયકાર દા ભગવનના અસીમ જય જયકાર સિમ જય જયકાર ઓ દાદા ભગવાન ના સિિમ જય જયકાર હો દા ભગવાના સિમ જય જય કાર હો દાદા ભગવાનના સિિમ જય જયકાર હો દા ભગવાનનાસીમ જ હો દાદા ભગવાન ના અસિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિિમ જય જયકાર